શ્લોક નંબર મુખાના વ્રતા ઉદ્યાપન કરતવ્ય ચિંતતા અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન एकादशी आदि क्रोतों ने इच्छित फल ने अपना उद्यापन शास्त्रो में कहेला विधि ने असरी ने पोता शक्ति प्रमाण करव अक चकार मूको તે સૂચવે છે કે ભગવાન ના સ્વરૂપ આગળ એક લાખ દીવા કરવા લાખ પ્રદક્ષિણા કરવી એક લાખ સાષ્ટાંગ પ્રણામ કરવા મંત્ર જપનું પુરસ્ચરણ ઇત્યાદિકને પણ એકાદશી આદિના વ્રતો સાથે ગણી લેવા આનો હતે પણ ઉદ્યાપન કરવાનું પુરસ્ચરણ કરવું ખાલી એકાદશી અધિક વ્રત છે એનું પુરસ્ચરણ ઉદ્યાપન એવું નહીં પરિવારે સહિત પોતાના ઈષ્ટદેવની મહાપૂજા કરવામાં આવે છે ગાયનું અને સુવર્ણનું દાન કરવામાં આવે છે દશાંશ હોમ કરવામાં આવે છે અને બ્રાહ્મણોને જમાડાય છે જો ઉદ્યાપન ન કરાય ઉદ્યાપન નો અર્થ આવે ઉદ્યાપન એટલે શું તો તે દિવસે વ્રત કર્યું હોય ભગવાન ની મહાપૂજા થાય અભિષેક થાય અને દાન અને બ્રાહ્મણ જમાડે જો ઉદ્યાપન ન કરાય તો વ્રત નું સંપૂર્ણ ફળ મળતું નથી તે નંદી નંદીપુરાણમાં કહ્યું છે કે આદૌ મધ્યે અથવા પ્યંતે વ્રતસ્યો ચરે ઉદ્યાપનમ વિનાયતું તદ્દ વ્રતમ ન ફલપ્રદમ સંક્ષિપ્ત સંક્ષિપ્ત તે કરવું હોય તો દાખલા તરીકે પુરસ્ચરણ કર્યું હોય કોઈ સ્તોત્રનું તો એનો દશાંશ હોમ કરી નાખે અથવા તો દશાંશ હોમ ન કરી શકે દશાંશ પાઠ વધારે થોડું ઘણું દાન કરવું જોઈએ દહ પાઠ એક શ્લોકે ઓમ કરતો જાવ દહ પાઠ ન કરી થોડા કરે એટલે એના સત્સંગી જીવન પાઠ ન થાય તો સર્વ મંગલ છે એ સત્સંગી નાખે એક નમસ્થ યત્રોધ્યાપન નોક્તમ વ્રતાનું ગુણત મહાપૂજા ભગવત બ્રાહ્મણ જમાડવાનું અને માં ભગવાન ની પૂજા ચાર વારના સંકલિત કરીને કરી દેવાનું દંડવત કર્યા હોય એક લાખ હોમ કેમ કરવો એક દંડવતે હોમ કેમ કરવો ભગવાનના નામ મંત્રિણા કરી હોય તો દીવાતો પાસે એમ કીધું છે કે દશાશ ભાગ છે એ અધિક કરી નાખવાના પુરુષ ચરણ સંખ્યા હોય એના કરતા અધિક કરી વચ્ચે અથવા વ્રત પૂરું થાય પછી તેનું ઉદ્યાપન કરવું કારણ કે ઉદ્યાપન વિના વ્રત પૂરું ફળ આપતું નથી જે વ્રતમાં સ્પષ્ટપણે ઉદ્યાપન ન કર્યું હોય તો ત્યાં વ્રતને અનુસરીને વ્રતની પરિપૂર્ણતા માટે ભગવાનની મહાપૂજા કરવી બ્રાહ્મણો બ્રાહ્મણોને જમાડવા ગાયનું અને સોનાનું દાન આપવું અશક્ત હોય તો શું કરવું તો એનો દશાંશ અધિક કરી નાખે પછી ભગવાનને દંડ બધું પ્રણામ કરીને પ્રાર્થના કરી દે ભગવાન વ્રત તમે રાજી થાય દાનની શક્તિ નથી હોના ગાય કાઢવી ક્યાંથી અને હોનું કાઢવું ક્યાંથી તો એને આમ કરી નાખું અને શ્રાવણ માસ ને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પોતે કરવું પોતાની અનુકૂળતા ન હોય તો બ્રાહ્મણ પાસે કરાવવું એ શિવપુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય શ્રાવણ માસમાં સુકોળ બિલીપત્ર લઈને સુ કોમળ બિલીપત્ર લઈને મહાભિષેક રુદ્રાભિષેકતા ન હોય તો બ્રાહ્મણ પાસે શિવ પૂજન કરાવવું પણ શિવ પૂજન વિના શ્રાવણ માસને શૂન્ય જવા દેવો નહીં તે પદ પદ્મપુરાણમાં કહ્યું પણ કહ્યું છે કે કાર્તિકે કમલેષ્ણુ પૂજ્યો વા તુલસી દેહિ શંકરો બિલ્વ પત્ર માનવે કાર્તિક મહિનામાં પૂજન કરવાથી વધારે ફળ થાય ભગવાન વિષ્ણુ ભગવાનનું તુલસી દળથી ફળ એક એક તુલસી ચડાવે તો એને હોના પત્ર ચડાવ્યા જેટલું પૂન થાય પ્રતિપત્ર કરવી અથવા તુલસીપત્ર થી કરવી અને શ્રાવણ માસ માં બીલીપત્ર થી શ્રી શંકર ની પૂજા કરવી તેમાં પ્રત્યેક તુલસી પત્રે કે બિલીપત્રે નામ મંત્ર ઉચ્ચારીને જે પૂજા કરે છે તે મનુષ્યને આ ભોગ સુખ અને પરલોકમાં મોક્ષ સુખ જરૂર મળે છે આની વિશેષતા તો શ્રાવણ મહાત્મ્યમાં જોઈ લેવી પૂજા કરવાની કે કરાવવાની અશક્તિ હોય તો તેને ઉપમન્યુએ કહ્યું છે કે નિયમન નભો માસે પ્રદોષે શિવદર્શન યુર્યાદ સોપી પૂજાયા પ્રાપ્નુયાત ફલમ મિપ્સિત જે મનુષ્ય શ્રાવણ માસ માં સાંજે નિયમિતપણે શિવ દર્શન કરે છે તે પણ પૂજા કરે તેના જેવું ઈચ્છિત ફળ પામે છે શ્લોક નંબર વન અને જે પોતાના આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી श्रीकृष्ण न मंदिर थकी पोता व्यवहार भगवान मंदिर पास थी करज रूप में धन न लेव अंगीरा मुनि ए कहू के प्राण पदम विनाव ऋणम कार्य कस्यचित દેવ દ્રવ્યમ ગુરુ દ્રવ્યમ વિશ્વ દુરત ત્યજે જોકે પ્રાણ જાય એવો આપતકાળે ક્યારેય કરજ કરવું જોઈએ નહીં તેમાં પણ દેવ દ્રવ્ય દૂરથી જ તજી દેવું તે કરજના રૂપમાં લેવું નહીં વળી પોતાને ઘેર વિવાહદી કોઈ કાર્ય પ્રસંગ હોય ત્યારે કોઈ પણ ત્યારે પણ કોઈ પાત્ર ધાતુ પાત્ર મોટા થાળ ત્રાસ કડાણ કુંડ કે વાતે માગી લાવેલી વસ્તુઓ પણ કરજ જેવી જ ગણાય ચકાર થી ઈટો પણ માગી લાવવી નહીં પ્રાયશ્ચિત મયુખમાં યમરાજેકા મંદિર માં પડ્યું છે તો કે આલો ને આપણે આપણે લાવવું તરા દ્રષ્ટિથી ના પડી ખરા જ કેવાય પાછું દેવાય નહિ તો ધર્મ સ્વ છે ને એટલે બધું ઉહાડી લઈને ભયું જાય ધર્મ નું ધન છે જેનું ગાંઠનું હોય એ લઈ ને જાય એટલા માટે એનો વ્યવહાર ન કરવો પ્રાયશ્ચિત મયુખમાં યમરાજે કહ્યું ભાગવત આવે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એને કીધું છે કે હું હળાહળને હળાહળ માનતો નથી ધર્મ નું ધન છે એ હળાહ વિષ હળ ઝેર છે ને એટલું હળાહ નથી ઈ એકને જ મારીને જાય બધા મારીને જાય એટલે એનું નવું ઓળવી જાય તો તો બધા પૂરું કરી દે પણ આમાં ક્યારેક મુશ્કેલી થઈ જાય એટલું જ એવું નથી એમાં મંદિર નો અવગુણ આવે એમાં અનેક દૂષણો રહેલા છે મંદિર નો અવગુણ આવે ભગવાન અવગુણ આવે એના ગુરુ અવગુણ આવે અને પૈસો વસ્તુ એવી છે ને કે એના સંબંધને એકદમ ઓલા કરી નાખે ભાવનાને તોડી નાખે તથા લોઢુ વગેરે વસ્તુ લેવી નહી જો લે છે તો તેને યાતના ભોગવવી પડે છે ગ્રહસ્થાશ્રમીઓ દેવ યમરાજા છે દેવ ગુરુ બ્રાહ્મણ અને તપસ્વી આ બધાના કે કોઈના વસ્ત્ર પાત્ર ત્યારે તો આ શું છે કે પથરા ઈટુ દેવ ગુરુ બ્રાહ્મણ અને તપસ્વી આ બધાના કે કોઈના વસ્ત્ર પાત્ર ધન અને અનાજ વગેરે પોતાના ઉપયોગ માટે ન લાવવા જે સતત મંદિરની સેવા પરાયણ રહેતા હોય તેઓ જો તે વાપરે તો તેને દોષ લાગતો નથી આગ્રહ કરીને પરાણે તે વસ્તુ આપી હોય તો લેવામાં ગૃહસ્થને દોષ કરનાર નથી આપ્યું હોય એનું તાત્પર્ય એવું સમજવું કે પાછું આપવાનું ના હોય એ રીતે આપેલું હોય તે શ્રી કૃષ્ણ ગુરુ સાધુ નામ દર્શનાર્થમ ગુચ્યુણ્ય अनेक कृष्ण अनेता गुरु तथा साधु एम दर्शन करने ने अर्थे गए सते मार्ग ने विषय पारकू अन्न खाव नहीं तथा श्री कृष्ण भगवान तथा पोता गुरु तथा साधु तम स्थानक पारकू अन्न खाव नहीं पारकू अन्नते पुण्य ने हरी लेव है गाँचनू खरच खाव પોતાના ગુ સાધુ સાધુતાના ગુણોથી ઇત્યાદિ સ્થાનોમાં પોતાના પુણ્ય ને હરી લે એવું પારકું અન્ન ન ખાવું પોતાનું ભગતું લઈનાર લાભશંકરભાઈ ભરતભાઈ પંડ્યા છે બિસ્ત્રો ગુરુકુળ નો ન પાત્ર ખાલી ગુરુકુળ માંથી પાણી પીવે આ બે છે ને એવી રીતે આવતા ભાતું ખોટી જાય તો બ્રહ્મસત્ર પછી પૂરો ન થયો હોય તો ખાતા નહીં अरे श्री कृष्ण भगवान इत्यादि स्थान इत्यादि स्था में पोता पुण्य ने हरी ले पारकू अन्न न खाव अन्न खाव न लैवूँ मा भिक्षा रूप में मगेलू अन्न पारकू न कहवा भिक्षा सिवा अन्नते पारकू अन्न गणाय शाटे पारकू अन्न न खाते उत्तर रूपे हेतुगर्भ विशेषण कहूँ के पारकू अन्नते पुण्य ने हरी लेते हैं તે સ્મૃતિમાં કહ્યું છે કે મનુષ્ય તીર્થોની અને પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરતી વખતે વ્રત કરતી વેળાએ કે યજ્ઞ જપ અને તપસ્યા કરતી વખતે જેનું અન્ન જમે છે તો તે પવિત્ર કાર્યનું ફળ પણ તે અન્નના માલિકને જ મળે છે અને પોતાના કામકાજ કરવા તેડા જે મજૂર તેમને જેટલું ધન તથા ધાન્ય દિદાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જન તેમની સાથે વ્યવહાર ન કરવો હવે આ શ્લોક થી અસદ વ્યવહાર ન કરવો અને અસદ વ્યક્તિ પ્રથમ નું કરવાથી પરલોક ને આલોક બે બગડે છે અસદ વ્યવહાર કરે તોય પરલોક અને આલોક બે બગડે અને અસદ વ્યક્તિ ની વ્યવહાર કરે તોય પણ પોતાનું ચીંધું કામ કરનાર જે મજૂર વગેરે હોય તેમને તું આટલું કામ અસદ વ્યવહાર કોને કેવો બે માં નક્કી કરીને એ પ્રમાણે ન આપે તો नक्की कर प्रमाण न आपीए तो ते असद व्यवहार गणाय पोता चींदू काम करना मजूर वगैरे होने तू आटल काम आ समय मरियादा करी मुतने धन, में कर दे हूँ तेलू धन मेहनता वर्तर मजूरी आपीश आम कहीने जे काम करना काम, काम करना ने पहला जे नक्की मुजबन धन मजूरी आपव એટલે એ પાસે એ પ્રમાણે ન કરે તો એવું એનો અર્થ એવો નહી કે એને તોય દઈ દેવું પણ એને એ પ્રમાણે પેલાથી બોલી કરી દેવી નકર સંદિગ્ધતા થાય સંદિગ્ધતા થાય તો નાના માણસોને પીડવા એ સારું ને એમ એટલા માટે એટલે પેલા બોલી કરવી આવું જ કામ થવું જોઈએ લખાતું હોય તો લખાવી લેવું કે આવું જ કામ થવું જોઈએ નહીં તો પૈસા નહીં પૂરા મળે આ ટાઈમમાં થવું જોઈએ નહીં તો તને નહીં મળે જે કાંઈ શરતો રાખવાની જેવી હોય એને કઈ નક્કી કર્યું હોય પછી એ પ્રમાણે કરી દે તો એ પ્રમાણે મોટા માણસો પે બહુ નાના માણસો નું બહુ હોય છે ઓલા હોય તો કે તને એટલું જ મળશે કઈ કરીને કોઠા ઉભા કરે તો ભગવાનને ઘેર એ સારું આલોક નો વ્યવહાર છે તો પરલોકમાં નુકસાનકારક जो तमजूरी पूरतु धन ने तो दुखी थे अंतरना, अंतरना संताप अग्निथी पोता सर्वस्व नाश थी शे मिताक्षर में नारदो कहेलो श्लोक है जृत्याय वेतन दद्यास्वामी यथाक्रम आदौ मध्यवसान कर्मणोंविश्चितम કામકાજ મહાભારતમાં પણ નારજીએ કહ્યું છે કે ક્વચિત કૃત્રમ વિજા નિશે કરતા પ્રશંસી મહારાજ સત્કાર મનુષ્ય તમારું કામ કર્યું હોય તેને તમે ધ્યાનમાં રાખો છો જેને સારું કામ કર્યું હોય તેને સજ્જન માણસો ની આગળ તમે વખાણો છો અને તે કામ કરનારાનો સત્કાર કરો છો ગરુડ પુરાણ માં કહ્યું છે કે એટલે આપવું જોઈએ એમ એનો અર્થ એવો છે કે મોડું કામ કર્યું હોય તો એને ઠમઠોર હોય જોઈએ થોડોક કે મોડું કામ કર્યું હોય તો પછી એને થોડોક બે શબ્દો કેવાય જોઈએ નુકસાન કર્યું હોય તો કેવા જોઈએ ગરુડ પુરાણમાં કહ્યું છે કે પ્રતિશ્રુત મનુષ્ય પહેલા આપવાની હા કહીને પછી તે પ્રમાણે આપતો નથી તો તેના પાપથી સંતાપ પામે છે અને તેને શાંતિ મળતી નથી નાના માણસો હૃદય બહુ કોચવાય જાય કારણ કે એને બહુ ટૂંકામાં કરવાનું હોય જો એને તમે કામ કરાવીને એટલું આપો નહી એટલે નાના માણસો નાણા ધીરનાર પાસેથી જે કરજ પોતે લીધું હોય તે પોતે જયારે ચૂકવી દઈએ તેને સાક્ષી સમક્ષ જ સમાજમાં જાહેર કરી દેવું જોઈએ પણ તે છુપાવવું નહીં પોતાનો વંશ પણ છુપાવો નહીં કન્યાદાન કર્યું હોય તે પણ કોનો દીકરો છું કે આ નાત નો છું એવું છુપાવું નહી છુપાવ્યું કે હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય નથી તો એ વિદ્યાર્થી ફાયદો નથી મોક્ષ પણ બગડ્યો એને વિદ્યા હારી આવડી છતાં એ તો પછી દ્રોણાચાર્ય એવું કહ્યું પણ પેલો સત્યકામ સાબાલ નો પ્રસંગ આવે છે ને કે તું કેવો છુ હું સત્યકામ છું ગુરુ નામ છુપાવે કે હું આ ગુરુ શીષ નથી હારા હોય ને જોડી દે તો એને ભય છુપાવ્યો કેવાય જે હોય તમે ન્યાજ પડ્યા છો પનારે પડ્યા છો તો પછી છુપાવવું પોતાની આબરૂ માટે પોતાની છુપાવે અથવા તો આબરું લેવા છુપાવે કે બીજે જોડી દે તો એવું પોતાનો વંશ પણ છુપાવવો નહીં કન્યાદાન કર્યું હોય તે પણ છાનું રાખવું નહીં પરાશર મુનિએ કહ્યું છે કે ઋણશુદ્ધિસ્વાન્વય કાશીખંડમાં પણ કહ્યું છે કે નવેતાની પ્રકાશ્યા રહ પાપુત્સિત પ્રાયોગ્યમ ઋણશુદ્ધિ સ્વાન્વય ક્રય વિક્રયો કન્યાદાન એવું કીધું છે કે સત્સંગી જીવનમાં આવે છે ને સત્સંગી જીવનમાં કોક થી થઈ ગયું અને કોક જાણતો ન હોય કોઈ જાણતો ન હોય તો જાહેર ન કરો પણ એનું છુપું પ્રાય ને કોઈ જાહેર કરવાની જરૂર નહીં પણ અનિંદિત પાપ હોય મારેથી આ ભૂલ થઈ ગઈ છે કઈક લોકમાં એની આબરૂ ને એવું જાય એમ ન હોય તો એને જાહેર કરી દે મારીથી આ ભૂલ થઈ ગઈ છે અને એનું પ્રાય પાપ કઈ આનંદી તો હોય નહિ જલ્દી એટલે એવી ભૂલ થઈ ગયું હોય વ્યવહાર લોક કલંકિત બહુ ન કહેવાય એમ રહેવું તું તારે એવું નથી હું રહેવું પણ ઉઠાય ઉઠાઈ ગયું તેનું નિવારણ કરવા માટે જાહેરાત કરી દેવું એટલે આ તો એ ખાલી દાખલો છે પણ કઈક એવું વધારે પાપ જેવું થઈ ગયું હોય આ તો કઈ નથી આજના લોપ જ કહેવાય પણ કઈ પાપ જેવું થઈ ગયું હોય અજાણ માં થઈ ગયું હોય તો એને જાહેર કરી દેવું જાહેર કરવાથી પાપ ઘટે છે અને દબાવવાથી વધે છે જાહેર કરવાથી પુઈન ઘટે છે અને દબાવવાથી વધે પુન સહિત જેટલું છુપવું રાખે તો એ વધે આ નવ ને જાહેર કરી દેવા જોઈએ ખાનગીમાં કરેલું અનિંદિત પાપ કરેલું ઋણ ચૂકવેલું ઋણ પોતાનો વંશ આપણે ડેબે આવે પૂરું થઈ ગયું એટલે અમુક અમુક વસ્તુ વાંધો આવતો હોય એટલે શાસ્ત્રકારો લખી નાખ્યું ખરીદી વેચાણ કન્યાદાન પોતાના ગુણ અને અભ્યુદ આ સિવાયનું જે હોય તે કોઈ ક્યાંય જાહેર કરવું નહીં કરજ ની ચુકવણી બાબતે યજ્ઞવલ્કે ઋષિ કઈક વિશેષ વાત કહે છે કે દત્તરણમ પાટ્યેત લેખમ લેખ્યમ શુદ્ધો વાયુ કાર સાક્ષી મવેક્ષ જે પહેલા કર્યું છે એવું બીજું લખાણ કરાવી લેવું હોય ખોવાઈ ગયું છે માણસો હોય ખોટી દાનિત તો કે નથી મળતું ખોવાઈ ગયું છે તો કે બીજું લખાણ કરી દેવાઈ ગયું જે કરીધું હોય તે ચુકવતી વખતે પણ સાક્ષી હાજર રાખીને સાક્ષી પાછો બોલાવો કેટલું બધું મહારાજે ચોખ્ખું કરી દીધું છે સાક્ષી રાખીને તે ચૂકતે થયાનું બીજું લખાણ સહી સાથે કરાવી લેવું વળી પાપ ભરી પ્રવૃત્તિ કરનારા ભગવાનથી વિમુખ જે દુષ્ટ માણસો હોય તેમની સાથે વ્યવહારિક બુદ્ધિ ન કરવો ભગવાન થી વિમુખ પાપી લોકોની સાથે તેમજ દંભી ખર્ચનો દુષ્કાલપૂર્ણ વાપદ્રધન પ્રાણનાશ અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને सर्व प्रकारे लाज जती होई के नाश नाश विवेकी एवं अमरा सत्संगी गृहस्थ तमें तत्काल त्याग कर जहाँ उपद्रव न हो बीजो देश प्रत्ये जा रहेवे कोई दुष्कालनाद्रवी शत्रुप्रवि के, के गामधी राजा करेला उपद्रव की जे देश में बधी रीतेकलाज आबरू जती होते मेलैली धन संपत्ति नाश होता होता प्राणनों नाश होता हो देश पोता मूल देश वंश परंपरागत रहो देश हो तो मार आश्रित विचक्षण गृहस्थोए ते तत्काल छोड़ी देव त्या रहो नहीं ઉપર કયા જે ઉપદ્રવ તે એક થી પ્રબળ ઉપદ્રવો માનવામાં આવે છે ભયંકર છે નુકસાની એટલી પ્રબળ છે એક બીજા પ્રબળતા પણ એકનો નાશ લજ્જા અને ધન એમ બેનો નાશ તથા ત્રણેય વસ્તુનો નાશ એમ પણ થઈ શકે છે મનુસૃતિમાં કહ્યું છે કે ના ધાર્મિકે વસે ગ્રામે ન વ્યાધિ બહુલે ભૃશમ સોપદ્રવે સોપદ્રવે પાષંડે નોપસૃષ્ટેન ત્યજે જનૈ જે ગામમાં લોકો ધર્મ પાળતા ન હોય જ્યાં રહેવાથી ઘણા રોગો થતા હોય જ્યાં વારંવાર ઉપદ્રવ થતા હોય જ્યાં અતિશય પાખંડ ચાલતો હોય અને જ્યાં અંત્યજ અંત્ય જ કર્મચંડાળ લોકો રહેતા હોય તેવા ગામમાં સજ્જનોએ રહેવું નહીં અંત્ય એટલે કર્મચંડા જ્યાં અંત્યજ એટલે કર્મચંડાળ લોકો રહેતા હોય અને જ્યાં અંત્ય જ લોકો રહેતા હોય તેવા ગામમાં સજ્જનો એ રહેવું નહીં વૃદ્ધ ચાણક્યના કહેલા નીતિશાસ્ત્ર માં કહ્યું છે કે દુઃખિતાસ્તુ ત્રયોયા સિંહાસપુરુષા ગજા ત્રયસ્થાન મુચંતી કાકા કાપુરુષા મૃગા સિંહ સજ્જન અને હાથી આ ત્રણ જ્યાં દુખી થવાનું હોય દુખી થવા ના હોય તે સ્થળથી ચાલ્યા જાય છે પણ કાગડા કુબુદ્ધિ મનુષ્ય અને હરણ આ ત્રણેય તે સ્થળને છોડતા નથી અને દેશાંતર જઈને જ્યાં કોઈ પણ જાતનો ઉપદ્રવ ન હોય ત્યાં જઈને રહેવું અને જો ત્યાં પણ ઉપદ્રવ જણાય તો તે દેશ પણ છોડી દેવો મહાભારત શાંતિ પર્વમાં કહ્યું છે કે સદેશો યત્ર જીવતે તે દેશ જ સારો કે જ્યાં નિર્બા રીતે જીવી શકાય શાંતિથી જીવે ઈદી અમીનનું ઓલું થયું માંડ માંડ બધા બચીને આવ્યા હમણાં થોડાક ટાઈમ પેલા ઓલે પણ આરબ કન્ટ્રીમાં ઓલું થયું હતું તો એનાથી માણસો ભાગ્યા હતા ને જીવ લઈને ભાગ્યા 155 અને ધનાઢ્ય એવા જે અમારા ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાય રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશેષ ધર્મ કહે છે જેને ધન મેળવવું હોય તો એને યાદ કરે જેને ધન મેળવવું હોય તો જેને યાદ કરે તે ધનાઢ્ય સરપ્લસ એટલે સરપ્લ નહીટમ પોઝિશન હોય તો એ ધનાઢ્ય નહીં વાળા હોય અને ગૃહ એટલે પત્ની તે જેને હોય તે ગ્રહસ્થ કેવાય આવા ધનવાન ગ્ર જેમાં પ્રાણીઓની હિંસા ન કરાતી હોય મકાન મકાન બનાવેલા મકાન માં રે એટલે ગ્રહસ્થ એવું નહી ગૃહ નહીં એવું એવું કોષ છે પંથા દ્વિજાતેન શ્રદ્ધાપ્ત વિન ઇજ્જેત પુરુષ ત્રિવર્ણિકા ત્રિવર્ણિક માટેનો એક કલ્યાણકારી આરાધના થતી હોય છે અહિંસામય યજ્ઞો કરાવવાની રીત તો મહાભારતના શાંતિ પર્વાંતર્ગત મોક્ષ ધર્મમાં ઉપરીચર વસુ રાજાનો જે યજ્ઞ ચાલુ હતો તે આખ્યાન પ્રસંગથી જાણી લેવો તીર્થો મહર્ષિઓએ સ્થાપેલા ભગવાનના મંદિર આદિ પવિત્ર ક્ષેત્રમાં અને પુરાણોમાં પ્રસિદ્ધ મોટી નદીઓ રૂપી તીર્થોમાં તથા અમાસ બારે રાશિઓમાં સૂર્યનું સંક્રમણ તિથિઓ અને વ્યતિપાત આદિ પર્વના દિવસોએ બ્રાહ્મણોએ બ્રાહ્મણોને અને સાધુઓને પૂર્વોક્ત સાધુગુણ સંપન્ન ભગવદ્ ભક્તોને જમાડવા એક એકથી શ્રેષ્ઠ છે સાધુઓને જમાડવાનું એક કરતા શ્રેષ્ઠ છે બઉ ખબર નથી સાધુઓને રાજી થતા હોવાથી તેને યજ્ઞ યાગથી પણ અધિક ફળ આપનાર કહેલ છે ભગવાન વૈકુંઠનાથે કહ્યું છે કે નાહમ તથાદ્મી યજમાન હવીર વિ નાહમ તથા મુખેના યમ એટલે નિજ કર્મ પાકી અવહિત નિજ કર્મ પાકે પોતાના સમસ્ત કર્મો મને સમર્પિત કરતો હોય એવા બ્રાહ્મણોના મુખમાં ઘીથી નીતરતા કોળિયા આપે અને યજ્ઞમાં ઘીથી નીતરતા કોળિયા આપે તો યજ્ઞમાં અગ્નિમુખથી જમીને બે મારા મુખ છે બ્રાહ્મણો મુખ મે બ્રાહ્મણ હોત એનું મુખ છે ને અગ્નિમાં હોમાય યજ્ઞ હોતે એનું મુખ છે અગ્નિમાં ઘીથી નીતરતો કોળીઓ આપે ને એક બ્રાહ્મણને ઘીથી નીતરતો કોળિયો આપે તો હું એવું નથી જમતો જોતાના સંપૂર્ણ કર્મ ફળ મને અર્પણ કરીને સદા સંતોષી રહે છે તે નિષ્કામ બ્રાહ્મણો ભોજનના પ્રત્યેક ગ્રાસ થી તૃપ્ત થતા હોય તેમ ઘી નીતરતા પકવાનોનું ભોજન કરે છે ત્યારે ભોજનથી ભર્યા મુખથી હું જેવો રાજી થઈ પણ રાજી પૃથ્વી મહારાજાએ પણ કહ્યું છે કે અશ્નાત્યન ખલું તત્વકોવિદે હિ શ્રદ્ધાહુતમ યન મુખ ઇજ્જ નામભી નવે તથા ચેતનયા બહિષ્કૃતે ઉતાશને પારમહુ પ્રતિ બ્રાહ્મણોના મુખમાં શ્રદ્ધા પ્રતિપાદિત એટલે પારમહંસ્ય પર્ય ગુહારંસો જેને જેનું સંશોધન કરે છે એવા પરમાત્મા ઉપનિષદ પ્રતિપાદિત તત્વ જેમાં ચરિતાર્થ થાય છે તે ભગવાન નારાયણિય દેવતાઓના નામે બ્રાહ્મણોના મુખમાં શ્રદ્ધાપૂર્વક હોમેલા ભોજન જેવા ભાવથી સ્વીકારે છે તેવા ચેતના શૂન્ય અગ્નિમાં હોમેલા દ્રવ્ય પદાર્થોને સ્વીકારતા નથી અને નારદજીએ પણ કહ્યું છે કે નૈયજનિ મુખતો યમવે ભગવાન સર્વયજ્ઞ બુક ઇજતે હવિષા રાજન મુખે તેઓ જેવા ખુશી થાય છે તેવા અગ્નિ મુખમાં હવન કરવાથી નથી થતા બે નહ્મણ પણ ભગવાન મુખ છે અને અગ્નિ પણ ભગવાન નું મુખ અગ્નિમાં હોમ કરે છે એ ભગવાન ગ્રહણ કરે છે અને બ્રાહ્મણના મુખમાં પણ હોમ કે જમાડે છે ભાવનાથી તો એ પણ ભગવાન ગ્રહણ કરે પણ તોય ભગવાનનું કહેવાનું એમ છે બ્રાહ્મણના મુખમાં જેવો હું રાજી થાવ છું એવું હું અગ્નિ મુખ્ય રાજી નથી થતો અને એમાં ત્રણેયમાં એક એકથી છડિયાતા કીધા છે ને આ ડ્યુ કાર્યા અહિંસા વૈષ્ણવા મખા તીર્થે તથા ભોજિયા વિપ્રાસદાવા હે સંત પુરુષો હોય તો એને જમાડવા તો એ ભગવાન સાક્ષાત જમે છે એવું એક એક કરતા ચડિયાતા કીધા